બોલી જવાય બોલી જવાય શું બને છે જોભાવ નિકાલ બોલો છે પછી બોલી જાય છે કે ગરી જાય છે એ જે શું બને છે જો આપણે તને થયું કે હવે હમણાં મમ્મી મને મને વિજય પૂચા કરે દાખલા મુશ્કેલીમાં ભાવ રાખવો કે વર્તન માં હજી એમ કે છે કે વસ્તુ ગળી જવાની સંભાવે નિકાલ કરવો એટલે તો શું કરવાનું આપડે મનમાં ભારત આપડે અમુક ગામ જવું છે એવું નક્કી કરીએ તેથી કોઈ ના જવાયું તે તમારે નક્કી કરવાનું અમુક ગામ જવું છે ગામ એટલે તમે નક્કી નતા કરતા મારે નિકાલ કરવો છે એવું નક્કી નતા કરતા એટલે આ પરંપરા થઈ હવે શું સમજાયું ઘરે નઈ જવાનું ઘરે જવાયું કે બહાર નીકળી ગયું એ વાત જુદી બે ઉલટી છે નીકળી જાય કે જયારે ઉલટી કરીએ છે ત્યારે આપણે સુધાત્મા જ હોયે છે કે આપણે શૈલેષ થઈ જઈએ છીએ ત્યારે જયારે આપણે સંભાવે નિકાલ કરવા ધારો કે આપણે ક્રોધ વાપરી વપરાયે સુધાત્મા છીએ કે સુધાત્મા પદ તે વખતે જતું રહે છે આપડું ના રે આપડે કરીએ એનું નામ હાજર જ્ઞાન કે નહીં લેતા બેન ચીડી ગયા બાજુ સંભાવ નિકાલ કરનાર જેને ભાવ કરો સુધાત્મા છે સરલતા બેન ચીડાઈ ગયા હોય ને બીજો સહન કરે સહન કરે કરી જાય પણ એને સંભાવ સહન કરે એ તો ગુનો છે એ તો એક સેજા છે થોડું થોડું પણ મોટું સહન કરે નાખે સહન એ નહીં કરવા સમજ પડે કે નહીં પડે બે વિકા પૂછ્યું કે વસ્તુ કરી જવાનું કે નહીં આપડે મિસી વાત થયેલી કે કોઈ કોઈક જ એવો હોય કે જે સંભાવે નિકાલ કરી શકે એટલે કે ગળી જાય એ અગિયાર ખોટું ચડી ગયું છે દાદા તમે ગણતા નથી બધા મહાત્મા છે મહાત્મા તો ફ્રેશ છે એ કદાચ લાલ ને લીલો દેખાય જ મુક્ત કરી છતાંય શૈલેષ ને ગણવાની ત્યારે જે કોઈ થાય થાય તો તે દિવસ તો આપડે ભાઈ ક્યાંથી આવે ગરીબો થપ્પડ કાંઈ મળે આપડે કોણ છે કોણ મારે છે કોને મારે છે આ બધું જોવું પછી મમ્મી શૈલેષ ને મારે પણ પછી ના વાગે બંને સામી મારવાની હોય તો બીજું તમે જોવાના એ મારો કે ના મારવાની ચિંતા નહીં પડો મારી ગયો પૈસા લેવા આવ્યો તે મને મારી ગયો એના ઉપર કઈ ખરાબ ફિલિંગ ના થઈ પણ એના ઉપર કઈ ફીલિંગ ખરાબ ના થઈ પણ એ જ્ઞાન છે ને જારાત કર્યા છીએ મને મારવા આવ્યો જાયરનો ખદ નઈ થયો કે 2 ઓમજે બરાબર આવ મારવા કે ત્યાં આવે કોઈ આવ આપણે ભાગ્ય કે ત્યાં આવે તો બહુ ઘણી સારી વાત છે મેં હવે ઇનામ મળે જ નહી ને દાદા ઇનામ કભી નહી બોસ એવા ઇનામ મળે જ નહી ને દાદા એવા ઇનામ ના મળે એવા ઇનામ ક્યાંથી મળે છે એક ડોલ મારી જાય પાંચસો રૂપિયા આપું મને એક થપ્પડ મારી જાય ભીડ ના હોય તો મફત માં આવે છે મોટું ફોન કરું છે કે આ ઇનામ આવું મોકલે બહુ મોટું ઇનામ બાકી નહી રાખેલું તેનું ઇનામ આપેલું બે નીકળી જાય તમારા ફોટા ના સાંભે આપનું જીધેલું ને મેં બધા ધંધા આવા નોકરી કરીએ દાદા ની ચોપડી અને એ જ મારું હથિયાર બીજું છે તે એવું છે ને કેશાલ બીજું હથિયાર નહીં આપેલું જ્ઞાન જ્ઞાન બહુ નહિ દાદા સમજ નઈ પણ દાદા હથિયાર તમને બહુ મોટું ને મને લલી બઉ મને આટલું જ્ઞાન તો વાગેલી સાયકલ પડેલો અફરાયેલો તો માથી જોવાય નઈ પણ જલ્દી જલ્દી ચોપડી લઈ આવીને માથે મૂકી દીધી દાદા ચોપડી દાદા નો કંકુ દાદા જોડો ઉધરસ થાય ને એલર્જી છીખું આપે પેલું ઘાસ કપાય છે પેલું આપડે ફેબ્રુ એપ્રિલ મે મહિના માં પેલી સ્પ્રિંગ માં બધા એલર્જીક ના એને ઇન્જેક્શન અપાવે દાદા નો જોડો કરું નથી દાદા ને બોલાવા તૈયાર હતા એક તમારી ઈચ્છા શિકાગો માં મને મને તમે અહિયા નવા સિતર ની સાલ માં તમે અહિયા નોકરી કરો છો પેલા સ્ટોર માં આવું લાખ રૂપિયા કાઢી ગયો એ તો સારું છે કુદરતી આપડા ઘર નો મન હરે આપણા ઘર નો આપનું જે જગ્યા રહેવાની છે તે ત્રણ માસ આપડે ફરી કાઢ્યા તો આપડે આવતી વર્ષે રાખીએ રાખવાનું રાખવાનું પ્રયત્ન આપડે કરવાનું ધન દિવસ કયો છે તો હવે અમે જઈએ તે પ્રખ્યાત સાયન્ટિસ્ટ જેમાં આશીન થઇ ગયો પછી બીજા એક બે હોય છે મસાજ દસ છે એકાદ મારાધાને કહીએ રાધાને કહીએ કે હિન્દુ ધર્મ વાળા તમને એવું કરજો પાંચ સાયન્ટિસ્ટ એવા જ માણસો જોઈએ બીજો કચરો કામ નહી ચાલે ચાર પાંચ માણસ પણ મળે આપણને એ તો રાધે કે હું શોધી કાઢીશ અને આપડે એ લોકોને કોન્ટેક કરશું મન એકાગ્રાય બરાબર સારી તો સાંભળે ઓકરીજ માં તો જ્ઞાન આપીએ છીએ તો લોકો ને બઉ સારું પડી જાય પેલા ભાઈ આવેલા તે પાછા મળવા આવેલા કે ભાઈ હું અહિયાં આવું મારાથી અવાય ને એટલે એવું નહી માનવાનું કે હું દાદા નથી માનતો પણ દાદાની ચોપડીઓ હું વાંચું છું અને દાદા તમે મળો તો મારા જય સચ્ચિદારાનેજો અને પેલા હતા એને તો દાદા ઉપર બહુ ખાતરી બેસી ગઈ હા અત્યારે પુસ્તકો વાંચે વાંચે છે ને કારણ કે આપતાવાળી મધ્ય લખેલું તે જુદું છે અને આપડે કેવાનું જુદું છે એમાં તો બધું ભગવાન બધી વાતો હોય ને કઈ એકાદ વાત ના ગમે પસંદ ખાલી આમંત્રણ મોકલવાનું અને તમારી થોડીક ઇન્ટ્રોડક્શન આપવાની બે ત્રણ લીટી ના તો એ આપણે નીરુબેન અથવા તો જી એ શ પાસે લખાવીએ એને કે તું લખ્યા તમે લખ્યા અને એ મોકલીએ જી હજાર ભલેશું બોલાવી આપડે બે વધારે સમજણ પાડે પેલા ઇંગ્લિશમાં જસુ ભી ઇંગ્લિશ માં કરે રાધા ભી કરી શકે પણ રાધે આપડી વાત પૂરી સમજાવી હું મારું નથી હોતું ત્યારબાદ શું મારું એટલે બેહીએ ને આપણું કામ થાય તો મારા આયા પછી જરૂર પડશે તો એકદમ બોલાવી જો આપણે હિન્દુ મહા વિશ્વ પરિષદ ના લોકો ને બોલાવવા હોય તો આપડે જરાક સારી તૈયારી કરવી જ પડે તો આપડે જીએસ અને જસુભાઈ ને બોલાવીએ જ અને આપણે આજથી આમંત્રણ આપવા પડે તો આપણને ખબર પડે કે કેટલા આવી શકશે બરોબર મે મહિના રાખીએ બરોબર તમે બે માસ ને બોલાવો અને આ જર્સી વાળાને કહું તમે બે માસ બોલાવો એટલે ચાર છે તે આપતો પુત્રો નુ મંગાવી બોલાય ગયા દાદા એક માણસ નો આવતું નથી તમે એકલા નજીક માં રહો એટલે ફાવે બીજા બધા નજીક અડધો કલાક રહી પછી કેટલું ફાવે એટલે આ છોકરાઓ તો અજવાડિયા માણસ ને રંગી નાખે દરેક ગામે ગામે દરેકાયજો આવું ખબર નથી કામ કરી છે તો ખરો પણ બીજા ચાર પાંચ છોકરા છે ચાર પાંચ છોકરા બોલાવાના દાદા આપડે કરીએ આવતા વર્ષે જો આવતા વર્ષ માટે ટાઈમ છ મહિના આપે છે ગવર્મેન્ટ છ મહિના રજા લઈને છ મહિના લોકો આ ઉગી નીકળે એટલે તો આગળ ત્યાં જ આવે મોન્ટ્રીયલ જાય ત્યાં જાય ત્યાં જ ત્યાં જાય બધે એટલે મારે જે ફરવું પડે છે ને જેમાં એકલો બોલવું પડે બધું જ આપડે કરવાનું કરો એ બધું એ છ મહિના રે ને આપણે એવા ટ્રેન કરીએ કે જે સારા આપતા પુત્ર એમને કાર પણ ચલાવતા શીખી દે પાંચ પચાસ માઇલ કાર આપડી લઈને તૈયાર કરી દેવો ભલે મારું આગળ લઈ જાવ મને અને આ બાદ પાછળ આ પાસે ચીલાપુર જાય બઉ તૈયાર થયું એટલી બધી તૈયારી કરી છે બનતા છે ને તારે હિન્દુસ્તાન લોકો જાય બી કે અમેરિકન કોલની ઇન્ડિયામાં જો એ તો અમેરિકનો ત્યાં ઇન્ડિયા માં આવે છે ખરા સંસ્થા હોય ને એક આશ્રમ બધા પડી રહે છે એ કદાચ આવતા વર્ષે ના થાય તો પછી ના વર્ષે ભી થાય આ તું ગોઠવી હિન્દુ સભા નું અને પેલું છે તમને બઉ આપવા માંગે છે જર્મન વહેલું પકડી શકે દાદા હું ઇન્ડિયામાં કેતો હતો કે જયારે જર્મની મને બોલાવશે સાયન્ટિસ્ટ ભેગુ કરવામના છોકરા પડ્યા માટે આ બધી વાતો કરું કરી રહ્યા છે આટલું બધું ભાવ થી આટલું બધું કેવું છે આટલા બધા ઈમોશન થી આ ઇમોશન સંસારી ન હોય સંસારી ઇમોશન સંસારમાં ઉગડો લઇ જાય શું થાય આ બધું બોલે છે અબડના નહિ ખબર જાય બધા દાદા તમે લખ્યું છે કે મારી ભાવના ને મારી ઈચ્છા છે ના લોકો કમાશે લોકો કભી ને હાલ કમાયું દાદા આવતા વર્ષે નહી તો પછી ના વર્ષે પણ તમે આશીર્વાદ આપજો કે અમે આવું આપવું છે મને ખબર નઈ શું લખી નાખ્યું બોલ્યા છો આપણે ભેગા થશે તારે કે મારી વાત આ લોકો નહી સમજે પણ હું સાયન્ટિસ્ટ ને સમજાવીશ અને સાયન્ટિસ્ટ એમને ભાષામાં ઘરે આવડતી દાદા હવાઈ ઉડાટ તો આવડી જાય ને કઈ નહી દાદા એને કઈ નઈ તો ત્યારે હા અને વ્યવસ્થિત અને કેવડા મોટા મેળ માં રસોઈ બની રહી છે વાસવાના કેવા ક્યાંય ફાડી નાખે તમારે તો દાદા ભગવાન આવાના છે અમે બોલાવીએ કે બધા ઈને બોલાવી ને થયું કર્યું લોકો એવું કામ કરી રહ્યો પણ જોડે જોડે પુણ્ય ઈ થાય ને ખેંચવાની બહુ પૈસા અધાર મા આવ્યો એટલી સારવાર મુશ્કેલ બધી આવું જવા દો પછી ઘેર તમને એને જુદું મખાણ આવું પડે હા મખાણ જોડે અનુભવ જ્ઞાન થયેલું છે બધું સંસાર ના અનુભવનું તેનું તો બધું થયેલું છે પણ આ સંસાર ના બધા કડવા મીઠા કરી અને એકદમ શાંત અને થઈ ગયો છે જ્ઞાન આવો હોય તમને એવું નથી આવું કેમ કરે છે એટલે તમે આશ્ચર્ય પામે આમ જ્ઞાન આશ્ચર્ય પામે આવો જ હોય એવું બરાબર તમે સંભાવ્ય નિકાલ માં કીધું ને કે કોઈ લાલ રંગ નો દેખાય કોઈ ધોળા રંગ નો દેખાય રંગ દેખાય ના દેખાય ના દેખાય એ તો એવું છે એવું દેખાય મેં શું લેવા દે કઈ લાલ પીલા કપડા જેવું પ્રકૃતિ કોઈ વાળું બોલે લે છે માથું ચડી જાય માથા ઉપર એવું બોલે જેવી છે બે વસ્તુ બરાબર મગજમાં ઠીક થઈ ગયેલી કે જગત કોઈ સાથે અથડાવવું નહિ અને જગત માં કોઈ જગ્યા એ જીતવા માટે પ્રયત્ન નહીં કરવો બહુ શાંતિ થઇ ગયા આ બે વસ્તુ થી બીજું અસાવન આપતો પુત્રો ની ભૂલ ને આવું બધું પછી વિગતવાર સમજાવા બે હા એટલે પછી હિન્દુસ્તાન બધા ગામડા અરે ભાઈ આવું જ્ઞાન ઘટી ગયા તમે આ કોના શબ્દો તકે દાદા ના તકે બીજા શબ્દો લાવો ને પુસ્તક બાંધવું છે અમે પુસ્તક છપાઈ ને બહુ પ્રખ્યાત કરે છે દરેક ગામ વાળા જાય છે જ્યાં મોકલું તો આખું ગામ ફેરફાર જાય હું જાતે રહી ને અરે આ પંદર પિત્રો જ્યાં મોકલે છે ને આખું ગામ થઈ યાર અરે આશીર્વાદ મોકલો ને બરાબર ને આશીર્વાદ કેવું પડે ધોળકિયા સાહેબ શું કે ધોળકિયા સાહેબ આવેલા ક્યાં ભણેલા લગ્ન માં નહી આવેલા આપડે નહીં આપડે લગ્ન પછી પાછા દાદા ને બોલાવેલા ને જમુભાઈ ત્યારે દાદા લગ્ન પત્યા પછી અમે તો અહીંયા આવતા રહેલા ત્યાર પછી રાઈટ રાઈટ એ મને યાદ આવ્યું એટલે એક બસ કરી લેરા નો પંદર એમાં અમને તેને એકલા જ આયા તા એકલા પછી શું થઈ નહી બધા સુઈ ગયા છો પછી આને પાછિત ક છો મગજ વાડો હતો આપડે મારું મગજ ફાટું ફાટ થઈ ગયું હતું મારો જ્ઞાન ના પ્રતાપ મને કજું અસર નઈ થઈ ગયા એટલે ધોળાકીયા બઉ અ ંગ પ્રમ કરું છું સૈન્ય છે તમારા આપતો પુત્રો નું મેં કહ્યું કે આ આપતપુત્ર ને જે જનરેશન છે એ હેલ્ધી માઇન્ડ ની કોઈ દડો જનરેશન થઈ નથી હેલ્ધી માઇન્ડ ની કલ્યાણ મમતા હોય અમારો અમારી જનરેશન કેવી હતી અમારા વખત માં કોઈ મોટા સંત પુરુષ મેળવેદ લઈ આવે અને પાછો લાભ એટલે ફૂલ ચોરીઓ ના કરે માસિક ચોરી ખેતર એ જનરેશન કાગળમાં અસર થઈ આપડે જઈશું આપડા રૂમ માં આવે હા દાદા પોણા ગયા જેવું છે પોણો વાગ્યો પોણો વાગી ગયો બહુ મોટું થઈ ગયું જુદા થયા રાગી રહીત જ્ઞાતા દ્રષ્ટા પરમાન જ્ઞાતા દ્રષ્ટા પરમા ન એટલી જ ફરજો તમારી જ્ઞાતા જતા થયા અને પેહલા તો તમે જ વિચારતા હતા હવે તમે વિચારતા નથી નિરંતર વિચારે સમજવું ને એટલે મન ભેગા ભેગા ના થઈ જાય એટલે જાતે જોવાનું સરસ કાપ્યા કપાવનાર કે તમારે સરસ ના કાપ્યા જોનાર કે છે સરસ છે એક જોનાર બીજા વાગા ના ગોધા ખાયા ગોળ તો કરે છે ખૂણો આમ ભાગી નાખ્યો એ તારું લતા બેન બુમ પાડે કે લાઇ બળી લાલબડી પડે તો બરે જ કેવું તમામ તમામ નો કાલે પ્રશ્ન હતો ને કે હું પ્યોર છું જો તો કે આ જીવન Impure કે રીતના થા હ હ ને યે ઇસ આઈ એમ ફીલિંગ આ પ્યોર પણ આ સમજત છે હ વિનાશી થાય છે ફરવાથી કયા લોક થઈ ગયું એને સમજાવવું પડે ને આનું છે તેથી આ દોષો કરે છે તે ખરેખર પોતાનું સ્વરૂપ નથી પણ તે તારે તારી માન્યતા પ્યોર સોલ અને મારી વાત રિયલી સ્પીકિંગ માનતો સમજાય છે મદદ ક્યાંથી મારે શોધવી જ્યાં તબાકો હું ખાઉ ક્યારે હું તબાકો ખાઉં છું તમાકુ ખાય આ છે તે છે તમાકુ ખાવા દારૂ પીવો બધી હેબિટ છે તે ભગવાન ની પ્રાર્થના કરી માફી માંગ કરી કર્મો પૂરા ના થાય ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા કેવી રીતે બની શકીએ ના બની શકાય કર્મો ના થાય અમે પૂરું પૂરા કર્મો કરે એટલે આપડા કર્મ થતા બંધ થઈ જાય ના ભરતી દે ભોગવવો પડે તેને ભસ્મીભૂત જ્ઞાનાગ્નિધિ અમે જે જ્ઞાન આપીએ ને તેની અગ્નિ પ્રકાર માં બધા સ્થળી જાય તે કેટલા પ્રકાર નો જાય પાણી રૂપે હોય તે હળગી જાય વરાળ રૂપે હોય તે હળગી જાય બરફરૂપ રહે તે ભોગવવું પડે બરફરૂપ ને હોય તો ચીકણો હોય તે ભોગવવો પડે સમજ ને પેલા બધા ઉડી જાય ને પછી ભોગવા પણ ચિંતા ના થાય એક ચિંતા ના બધા જઈને લીધે પછી જ્ઞાન અને તારે બોલવાની જરૂર નહિ એની મહેર બોલે એ અંદર સુજ બોલ્યા કરે અંદર સુધાર્થ યાદ કરવાની જરૂર નહિ અને મેદ રહ્યા જ કરે મેદાત્ મેં જ્ઞાન લીધું તો હું તો સુધાત્મા થઈ ગઈ બોલે છે ને આ બધા શાંતિ એકદમ હવે ચિંતા થાય તો એક દાવો મળ્યો ની આપણે એમ ચિંતા થાય નહી કૃપાથી થાય અને તે ભેદ વિજ્ઞાન ની થી લાઈન ઓફ ડિમાર્કેશન ના ખ્યાલ કે આત્મા અને અનાત્મા આ પુદ આત્મા આ પુદગલ આત્મા એમ જુદું પાડિયા દે પછી ભૂતગલ છૂટું પડ્યા પછી હું શુદ્ધાત્માનંત અને તે આખી જિંદગી એક ચિંતા થાય દાવો માંડવાનું કહીએ શું કહે